હોય ત્યારથી પાંચ ઇન્દ્રી કશું લેવા દેવા માટે સોળ કારણ ભાવના કઈ કઈ ખાલી જાણવા માટે ભવઈ જાય એ ભાઈ ને શું કામ છે એટલે પરિણીતી ફેર ના થાય પરિણીતી હું કરતા છું કે આ બીજો કઈ કરતા જો બાબત માં પરિણતિ છે કરતા ભાવ માં પરિણતિ છે એટલે જો આપણે કરતા પરિણીતી અને આપડે કરતા નથી વ્યવસ્થિત કરતા સ્વપરિતિ આપડું વિજ્ઞાન તમને પેલા દરેપરિણી થી ભૂ એટલે કરતા બાબત પરિણતિ છે આપતો બીજું જરા પગ નક્કી કરે જરા કરે આપેલું છે બગડી જાય બધું કામ ના કરે જો ના મળે બધું સ્ફૂર્તિ તો કરતા ભાવ ને કરતા હું કરું છું એ ભાવ એને પર પરિણિતી કે પાકો છું કે તું પર પરિણામ માં કે છે પણ ફાયદો ખરો મગજ માં ફાયદો થાય નહીં સમજીને સમજીને બોલે તો કોમનો છે ગમે એટલું લાખ વખત બોલે તો રેકોર્ડ બોલત છે ને આ રેકોર્ડ ઓમ બોમ એમાં શું ફાયદો સમજીને બોલે તો કોમનો છે ઓમ તો બઉ સમજવા જેવી શું દરિયાનો વેપાર છે પૂછતો કરો ચડિયા ચડવાનો ઉતરવાનો એનો સ્વભાવ બીજો કોઈ નઈ રાતે એક વખત ચડે એક વખત ચડે બે વખત ચડવા બે વખત એટલે થઈ ગયો આમ પતી ગયો નું પૂરું આમ જે લખે છે બિંદુ સાથે બિંદુ સયુક્તમ નથી ધ્યાન ઓમ નું ધ્યાન બિંદુ સયુક્તમ હોવું જોઈએ ઓમકાર બિંદુ સહયુક્ત એટલે હું ગુજરાત છું એ ભાન સાથે ઓમકાર નું બને છું એ ભાન સહિત ઓમકાર બિંદુ સયુક્તમ નિત્ય ધ્યાનથી યોગી સંસાર ની બધી જ ચીજ મળે અને મોક્ષ મળે બધું એનું નામ ઓમ ભજન કરે છે બિંદુ સંયુક્તમ નિત્ય ધ્યાય યોગી ન કામદમ મોક્ષમ સહી બધું જ મળે કે સંસ્થા ની પૂરી થાય અને મોક્ષ મળે બધું તમે એ જ બધો છ એનું શાંતિ છે એ વખતે ઓમ બોલે એ વખતે બધું લક્ષ્મ આવવું જોઈએ પાંચે પાંચ એ આવે નહી બધા માણસ ને આવે તો બઉ સારું કેવાય તો અસર થાય અસર લક્ષ્ય પાંચ ને નમસ્કાર કરું છું એવું લક્ષ્ય બોલ્યા કેવાય ને બઉ સૂક્ષ્મ છે એટલે વસ્તુ હાથમાં આવે ને કેમેરા માં હાથમાં આવે દેખાય નઈ કેમેરા દેખાય ને કશા જ દેખાય નઈ દુર્બી દેખાય નઈ સૂક્ષ્મ વસ્તુ એટલે એમને આશ્ચર્ય થાય છે તો છે આત્મા શું કહે પણ ટોંકણી અડાએ ખબર પડે રાતે હું દાડે જયારે ટોકણી ખબર પડી જાય કે પગ માં અડાડીએ પગ માં જો અડાડીએ તો ફક્ત આ નખ છે વધારા અને માથા ના કોઈ કાપી લે તો આપણને કબર ના પડે બધા લલ્લુભી બોલે લડે નઈ બોલે આત્મા પૂછે છે કે આત્મા અને જીવ માં શું ફેરતો પછી હે તો પછી આત્મા અને જીવ માં ફેર શું જીવ છે હું જ છું એવું હું આ દેહ જુદો છે હું આત્મા જુ તે આત્મા સમ્યક જ્ઞાન સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એની પ્રાપ્તિ સિવાય જીવ મોક્ષ પ્રાપ્ત થતો નથી અને સમ્યપ સમ્ય તપે જોઈએ જ પાયા મોક્ષ થશે શું કેવું છે એમનું એના વિશે કઈ સમજાવે ઉપદેશ આપો જ્ઞાન ના પ્રકાર છે ભાઈ છો મોક્ષ મેળવવાની આ ચાવીઓ છે જ્ઞાન દર્શન ચારિત્ર હતા એના ઉપર થી કઈક સમજાવો એમ કે છે હા તે સમજાવું છું એ સમજાવું છું તેના માટે તમે જે છો એ જાણતા નથી હું કોણ છું જાણતા નથી ને અને જે નથી તમે આરોપ કરો છો કે હું ના છું મારો આનો બાપ થયું આનો મામા થયું તમે સમજાય છે એ વાત મારો તમારું તમને સમજાય છે આરોપી ભાવ છે સાચો ભાવ નથી તમે નાચથી બી છો એ સાચો વાત નથી આરોપ કર્યો છે કે જુનો છે તે નિરીદરા કરે થયા કરે એનું નામ જ્ઞાન દર્શન ચારિત્ર ને આ બધી રોંગ બિલીફો બેઠી છે શું બેઠું છે હું નાથથી બી છું અને બાપ છું અને મામો છું બધી કેટલી રોંગ બિલીફો બેઠી છે સમજાય એનું નામ સમ્ય આ બધી રોંગ બિલીફો તૂટી જાય તમારી બાપુ થો મામો થોડા કાકો થયો અને નાથસી બી છુ उंदी तो, तोड़ी नीज पूछूर्शन समय ज्ञान उत्पन्न हाँ सम्यक ज्ञान दर्शन उत्पन्न समय पास चालू थे સરસ બોલી ને પછી ચિંતા બિનતા કે શું ના થાય આ બધા કોઈ ને ચિંતા ના થાય ચિંતા તમારે ઘેર તમારે અને આખું આખું દુનિયા સરસ ચિંતા બિનતા ના થાય